વાલ જો સડેલો હોય તો પાંદડા બધા સડેલો નીકળે એમ પાણા વાળા એ જાણ થાય ને એવું થાય છે સમજણી આવી એમને ઝીણી સમજ હતી જ નહીં ડોલર માં મને હશે એમને નઈ એમને કામ કામ ને કામ ગણતરી હું કરું કે કામે આટલું મળવું જોઈએ પણ એમને એવી ઝીણી સમજે નહીં ને ગણતરી એ નહીં આપણા આશીર્વાદ થી દાદાજી કહ્યું પેલું દેખાય છે સમજી ગયા જ્ઞાની પુરુષ ને મળ્યા પછી શું ના થાય નહી દેખાતું બંધ ત્યાં બસો છે ને ત્યાં મૂકી દે તે બસો જાય છે બે માલ વાળી જાય એટલે શું તે વખત જ્ઞાન જ્ઞાન એટલી વખત ના દેખાય નહી દુટ ઉપર ફીટ ઉપર જે બસ આવવાથી નથી દેખાતું શું તમે વસ્તુ જોયું તમે કહ્યું ને કે ભાઈ દેખાય છે પણ પછી પેલી ટ્રાફિક બસ ટ્રાફિક આવે એટલે દેખાતું બંધ રહી જાય તો કે જોવાનું શું કે જે પેલું હામું છે તે હતું જે વસ્તુ દેખાતી હામા થાંભલો આમ શંકર કરેલો થાંભલો હતો તે અરીસા દેખાતો કેમ બંધ થઈ ગયો કઈ વચ્ચે પેલી બસો હાલ મળી તેથી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 ક્રિયા કરવી પડે ઝળકે એટલે હરીસા ને કઈ મહેનત કરવી પડે પછી આમ ગયો દેખાય ઘડા ને હા દાદાજી અખંડ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 રાત કો શો મચ્બર વન હૈ દેવતા ફાઇલ નંબર વન હૈફ ટુ ટુ ફાઇલ કૉ ફૂટિંગ ગોડ What kind of uh, relation has happened there you know you know at ran chat ne jagruti ejarak samjhavane toli jagruti hoy ke ne jagruti tanmaya kar thai gaya pachi che to pachu mool sthan ma aijvani jagruti biji che to tanmaya kar thata pehla अने तीजी थाये नहीं। ए, ए, नहीं एनी बात जरा समझा जागृति मुख्य वस्तु बीजे कभी मैं जहां हरी आप હોય ને ત્યાં સુધી આ જાગૃત ને જાગૃતિ માટે ભાગ હોતા નથી ફક્ત શું એ તો ભાઈ છે તે પાણીનો નળ પડતો હોય દોડી જાય પાણી પડતું હોય ધીમે ધીમે નાબુદ થાય બચાવી ખાઈ જાય લલિત ઉપર ગુ થઈ જતા તબીયત અચ્છી ડોક્ટર જયેશ પણ તબિયત સારી સેવન્ટી સિક્સ ફાઈવ ઇયર્સ એટી પૂરા હોય મંદિર સ્વામી કાઢા સર સ્વામી ઓ મૂર્તિ નહી પ્રતિનિધિ મૂર્તિ બોલાતા હોતી ભગવાન પુિયા પાર્વતી માતા ગણેશ અભી એક લાખ સારું પ્રશ્ન તો નહીં રાધા માતા ઉધર જાન પડેગાને જામ દર્શન હોય અંબા માતા ની મૂર્તિ મુકાવે કોઈ શંકર ભગવાન ની મુકાવે કોઈ શ્રીમંદર સ્વામી ની કદાચ કરે તો પછી બધા એ રીતે મૂર્તિ માં આપે તો પાયા કોના પૈસા જાય બધા ની ઈચ્છા થાય કે મારા પૈસા મૂર્તિ માં જાય તો પછી કોણ બાંધે દાખલા તારીખો આમ કેમ ના થયું કરવા શિષ્ય તુરુ એ થાય ને તે મારે આટલું કાલે કરી લેવાનું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 મને લોકો પોચ્યો કઈ નાખ્યો કણ ને કણો હોય તો આપડે જો હલાય પોચ અમેરિકા નો લોકો આવડો કર્યો હોય ને જોયો નથી બાપ ને આમ કરતો જોયો માણ બાપ તો દેખાતો જ ના હોય માં બચ્ચા ના થયા પછી જતી રહી બચ્ચા રજા કરે બિચાર એમ કરી મોટા થયા છે એ પણ ધર્મ મેં કહ્યું ધર્મા પેહવા પાછળ થાય ને આપડે તો આદિપાસ પાછળ થઈ જાય નહિ તો મારી પાસડો કરશે બીજા એટલે ભગવાને કહ્યું હતું કે ત્યાગી થયો સાધુ થયું કે સાધુ થયું સાધુ પણ કહેવાય ત્યાં સંસારી સાધુ કહેવાય ત્યાં પણ સાધુ લક્ષણ પોદુ કહેવાય થયેલો ત્યાગી થયું પોચડ્યો છું નહિ વાય મસાડી વાગે નહી કોઈ બાજુ થી વાગે નહી આપણને બરાબર કોઈ બાજુ થી આપણને ના વાગે પાછરો થવા અઘરું કશું નથી આ બધું મોક્ષ માંગે હેલા માં હેલો ખીચડી કતો હેલો જો દાદા મરે તો નહી તો કરોડો પાય નથી તો કરોડ ઉપાય નથી એલા અહીંયા થી મારે અહીંયા થી મારે અહીંયા થી મારે અહીંયા થી મારે તો આપણે વાગવું ના જોઈએ નહીં વાગે તોય પાછરું પાછરાને કશું ઓડે નહીં પાછરાને કશું ઓડે નહીં બધું વાકાને ઓડે હા વાકાને ઓડે પાછરાને કશું ઓડે નહીં મત પાછરો થઈ ગયો આનંદ તો દાયલો પાછલે કરી કરી હું કે સરળતા બાર ની ઉપર ચાલો લાવી ખરાબા બીજું મોજું થઈ ગયું બંધ કરેલા બીજું બંધ કર્યું આ કેપ બંધ કરો ભૂલાબી કે तो एना शक्ति मे के नही बढ़े दादा क्यों दादा ना, ना, ना होते એ લેખે ના જાય લિખે બીજું બધું કરો એ બધું ખોટ જાય પણ એ જાગૃતિ રહી કોઈ જ ના જાય અશ્વિ કરે છે ને અને આખરે જ્ઞાન માં ફરી બે ફરી કરો પૂરું કઈ નાખો હવે આ વખતે <Walking> गे, ते एक थे, के नान दर्शन ने ये ये समझाई समझाई तो समझाओ, तो हमने समझाओ काई अमने समझाई ક્રમિક માર્ગ માં પેલું છે પછી દર્શન છે પછી ચારિત અને પછી તપ આ ક્રમ વિજ્ઞાન માં પેલું દર્શન પેલું જ્ઞાન કેવું કે વાંચેલું અગર ગુરુ પાસેથી સાંભળેલું વ્યાખ્યાન વ્યાખ્યાન એમાંથી જે ચાર મહિ બેસી ગયો આપણને તે મેં શ્રદ્ધા બેસી જાય એ જ્ઞાન શ્રદ્ધા દે જાય તો એ જ્ઞાન શ્રદ્ધા દે છે દર્શન કહેવાય હું આત્મા છું એવી શ્રદ્ધા દે છે આત્મા છું એવી શ્રદ્ધા બેસી જાય તો દર્શન કહેવાય પણ એ તો કેટલાય સુધી એવું બેસતી બેસતી બેસતી પૂરી થાય ત્યારે દાડો વે માર્ગ માં તો અને માર્ગ માં પહેલું દર્શન પહેલી તને શ્રદ્ધા પ્રસિદ્ધિ રહી જાય શુદ્ધાત્માપ છુ જ दर्शन ज्ञान ज्ञान एनुभ थे अनुभव थोड़ा खातरी थी जाए खातरी तो थे गार शक्ति प्रगट थे गार भरी तो आप पहला जो असर न थी आप आत्मा थे शक्ति प्रगट थी ज्ञान कह સંપૂર્ણ પ્રગટ થાય જેમને પ્રગટ થાય એટલું ચારિત્ર ઉત્પન્ન થાય ચારિત્રગ અને એમાં વચ્ચે સપરે ગાળો ભારે છે પણ ઉગ્રતા ને આપણે જોયા કરી લાલ લાલ થઈ જાય તો એ તપ એટલે આંતરિક તપ કહેવાય અધિઠ તપ કહેવાય જગત જોયે નહી જગત દેખતી દેખાય છે એ તપથીપુ ને બંધ અને દેખે નહી એ તપથીપુ બોક્ષ થાય લોકોને ખબર ના પડે સાચી ગજુ કાપી ગયું મનમાં ઉછાળા મારે તપે ત્યારે પણ આપડે કરીએ તપ કહેવાય એ અધીટ તપ હોય ચારિત્ર એટલે દેખાય એમના ચારિત્ર દોષિત છે આ દોષિત દેખાય તેજ ભાંતિ જય સત્યા ક્યારે આવ્યો તર સાથે લોકો ને ઓળખ આ કોણ છે જયંતિભાઈ જયંતિભાઈ ખબર નથી એ તો પેલું જાણવું જોઈએ પછી આફ્રિકા જોવું જોઈએ આફ્રિકામાં જન્મ હા પણ પછી જાણવું જોઈએ જાણી લેવું જોઈએ ન તમારી જાત ને કેવા મને ખબર છે તમને ખબર નથી જયંતિભાઈ નામથી ઓળખજો આપડે જોવાનું ઓળખે જયંતિભી ઓળખે છે પણ મારું નામ જયંતિભાઈ નહીં હું નહિ તો તમે કોણ ઓળખવાના તમે ક્યુ આ જાગવું પડશે ને મારું ઉપર વાળા ખબર કાગળ આવી ગયા મને બેઠી છું પાર્થી દેખાય ખાલી કઈ નાખ્યું છે તું કોને સોંપ્યું હા બધું ખાલી કહી નાખી મેં ચાફી મરી ગયા પછી ખાલી ક સાસુ થઈ ગયા ભગવાન સાસુ આપી ગયા ખાલી કઈ નહીં ખાલી કે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 મકાન ની ક્રિએશન કે લાગણીઓ હોય એમાં ભગવાન આનંદ હોય લાગણીઓ હોય મગ મઠ એ જીવો છે ને કે નહી ખરા નહીં અને પાણી થી બાંધીએ નઈ તો એને લાગણીઓ હોય ગામ આવે કારણ કે એમાં જીવ છે ગોડ ઇઝરી ક્રિયર એ ક્રિચર છે અને કંકરા હો ટુકડા હોય તો જીવ હતો નદી જેની અંદર જીવ છે તેવા ભગવાન બે ત્યાં ઉપર રહેતા પણ ખાલી કરી નાખી હવે તને દેખાડું ભગવાન ત્યારે મેં રે છે પછી હું દેખાડી તો દર્શન કરો ભગવાન કરો કરતાં તનિયા છે એવું થયું નહીં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 લાવે તો એટલું છે મને જે શાંતિ મને જોતી હતી મને અહિયાં મળી છે શાંત થઈ ગયું હા પણ ભગવાન તારું શું ચલાય રે છે ખાવા પાણી કઈ નાખે છે ભગવાન આપણને શક્તિ આપે છે બીજું તો આપડે ભગવાન આપણને શક્તિ આપે છે ભગવાન શક્તિ આપે છે આપણને હા સારું ભગવાન લાઈટ આપે છે પછી ભગવાન ને કહે ભગવાન સામે તમારી હોલ સોલ જવાબદારી છે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 કોઈ ઉપરી છે નહી ભગવાન બીજું કોઈ ઉપરી છે નહી કોણ તાર્સ અને મિસ્ટેક બ્લન્ડર્સ છે નહી તમારા માં બધામાં બધામાં ખરા બધા તમારું જયંતિર કેવાય તમે જે છો એ જાણતા નથી જયંતિભાઈ જયંતિભાઈ નામ છે ફરસાદ પણ તમે જયંતિ પી છે એવું ના કહેવાય એ બ્લન્ડર કેવાય ત્યાં બ્લન્ડર તોડવા પડશે અમદાવાદ હિન્દુસ્તાન માં મજૂરો મહેનત કરવાથી મળતા હોય મજૂરો કરવાથી પૈસા મળે છે મજૂરી કરવાથી પૈસા મળે છે ને મજૂરી સૌ કરે છે ને એવું છે ને મજૂરી કરવા મળતી હોય તો આપડે ત્યાં મજૂરો ને પેલા મોટા છે ત્યાં મજૂરો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 અને પાપ એટલે બંધાય અને પોતાના માટે ધન વાપર્યું એ તો ગટર માં જવાબ ગટર માં જવાનું દુઃખ નહી વેઠવાનું પણ નકામ નહી બધા ધર્મ ની ખાતે નાખ નાખ કરવા ગયા અવતાર આપેલું તેનું ખરાબરે છે ને જે દરે ને તે દેવા ના જઈએ તો બહુ વાત ચાર મહિના પછી હિંદુ આવે ને એટલે એની મુદત હોય છે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 જરૂરિયાત નું વાપરીએ છીએ બાકીનું સાઈડ માં સેવિંગ સેવિંગ્સ માં મૂકીએ છીએ પચાસ જમા રાખે મૂકી રાખવું જોઈએ પછી સારા રસ્તે વાપરવું જોઈએ કે ભાઈ ને આ કીડીઓ હોય છે ને કીડીઓ ત્યાં વાગે રાત્રે આપડે ચાલી થાય તો ખો દો પડે લઈને ચાલતી થઈ જાય આપડે પણ જય સચિ પણ એ દોણા છે શું કરે એ થી રેજન મૂકી આપવાથી મુકીને પાલી પાછી ફરે આ પવન નો સવાલ કેવો છે કે બધા બાયણા એક બાયણું ગરું રાખો અને બહાર ખુબ પવન હોય પુષ્કળ વાવાઝોડું હોય પણ એક જ બહારણું હોય રૂમ ભરી જાય પછી ના પહેલું એ રીતે ધન નહી છે વાત્યું તો પછી બાબાનું બંધ થઈ જાય એટલે લક્ષ્મી વહેતી રહેવી જોઈએ લક્ષ્મી ને રહેવી જોઈએ આ પવન જે રહે ને એ રીતે દરેક વસ્તુ વહેતી રહેવી જોઈએ આપડા હિન્દુ હિન્દુ લોકો ને કતેખાંત આવતું બંધ પવન બંધ થઈ જાય કે ના થઈ જાય આપડે બાર વાસી બેઠા છે એક બાર પાછળ ખુલ્લું કરી થાલે પણ જોશ બે ઠંડક વધારો લાગે વધારે લાગે લાગે દાદાજી કોણ છે કેવું પડે જમાનો આવ્યો છે ને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 નાનું કે દાદા રીત પણ બતાવવાની વાત શું તે જાણું છે ટેમ્પરરી તો છે ઉપાધિ છે શું છે ઉપાધિ લફણ લફણ વાર કે છે ભગવાન ની કૃપાથી બધું થાય નહીં હા તો આ બેન નું છે હું હું હોત તો મુશ્કેલી થાય ને હું જ દાદા ભાઈ નમસ્કાર કરુટે છે એમ તો ત્રણસો આ દીકરી મારે ચારસો ત્રણસો છપ્પન છે મારો ચાર ઓછી છે એટલે હું નમસ્કાર કર મારે પૂરી થઈ ગયા ગયું નથી મારા મારી વાંખ્યો માલિક નહી થઈ ગયા તે માલકી પણ રે ગોનું દસ ચાર કે દબાઈ પડેલી આપણી પાસે રે ઝઘડો થાય ને શાક જરૂર નો ભાઈ સમજી ગયા શાકભાગેના આપણું ખેતર કર્યું નથી છોડી દેવું પડે ના છોડી દેવું પડે માઈ જોકે લઈ લે આપડે નીકળ્યું ના હોય તો એ ખાલી ખો બી ને બી ખાલી કરે મારે છોકરો ધોવાતો દે તો ના ખાલી કરના બપા થયા છે ભગવાન વાત કરે છે તો તો પછી હું આપણે વેલ્યુ થઈ ગઈવા કોણ વાત કરે છે જનજીભી કહ્યું કે આપડા વાત કરે છે વાણી બેઠી શરીર ની અમૃત નો ભેગા થયા છે આ વાણી કેવી છે ઇફેક્ટિવ બધું આનંદ થયો છે મજા આવે છે ઘડી નથી આવતી ને આખી રાતે નાના બધા પગડે સુખ સુખ ચેમ્પર બાળકરરી બાળક ની બીમારી જે છે ટેમ્પોરરી બાળક ની જે બીમારી છે તે ટેમ્પોરરી છે ના પણ સુખાઇ ટેમ્પોરરી છે ને બધા મળે એ આપીશું તમને જે મોટો એ કેટલે કામ પછી જાય કેટલા ને કેટલા જાય તમે હિમાલયમાં જઈ શકે હિમાલયમાં કેટલા જઈ શકે ના હિમાલયમાં જાય એને જુ ના મળે હિમાલય માં જતો જાનવર જાય ને પણ એમ બીજો કોઈ ભેર નથી કારણ કે અજ્ઞાનતા જાનવરો ને છે મનુષ્યો છે એ અજ્ઞાનતા જાય તારે સુખ મળે અજ્ઞાનતા બધું બટકવાના સાધન બધા બધું છોડ્યું રહ્યું બીજું નહીં જોડતા દે તે ગુલાબી ગુલાબી હમ છૂટી ગયું કેવા જયા છોડવું છે કે ઊંઘ ના આવે ત્યારે તમારે શક્તિ ખબર પડશે ને એ તમારી શક્તિ હતી કે નહીં ઊંઘ ના આવે ત્યારે ખબર પડે ના આપડી શક્તિ હતી કે નહીં ઊંઘાની શક્તિ આપડી છે બીજા કોઈ ને તાર ધાર સત્તા આપડા માં નહીં સત્તા કઈ છે મને કહો જયંતિ જાય કઈ સત્તા છે કુદરતી છે એ ઘણા ઘણા વખતે પણ એટલું છોકરું હતું હોય આ સત્તા સત્તા જાણવા જે છે તમારી સત્તા કઈ છે જાણતા ને એ જાણવાનું છે બધું આપણી સત્તા કઈ આ પાર્થિવ સત્તા પાર્થિવ સત્તા ને મારી સત્તા ન્યા કરવી કઈ એ ભી ગયો જેમ ના કહેવાય તમે ના કર્યું કે ભટક કરે હિમાલય ના જા હું આ જ્ઞાન જયારે હિંગ ગયેલો હોય બે મુક્ત પુરુષો એ ધોયા હિમાલય માં અને તરત ભક્કી પણ સમજાણ વગર શું કરી આ બધા